વાર્તા કહેનારો અરે વાઈ આજે તો વિશ્વાસ વાર્તા સાંભળે છે અને એની સાથે એની ભાઈ વિશાલ પણ છે સાંભળો સાંભળો વિશ્વાસભાઈ વિશાલ ભાઈ આજે છે ને આજે આ વાર્તા કહેનારો તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છે હો સાંભળજો વાર્તાનું નામ છે સાંભળો એક હતો ઉંદર અને એક હતી ઉંદરડી એમને કાંઈ છૈયા છોકરા નહીં રોજ ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા હે દયાળુ હે પ્રભુ અમને એક દીકરો દે એટલે એક દિવસ એ ડાંગરના ખેતરમાં ફરતા હતા અને બેના મનમાં વિચાર ચાલતો હતો કે અરે રે આપણે તો હવે ઘરડા થવા આવ્યા એક દીકરો હોય તો કેવું સારું કે ખેતર ખેડી ડાંગર રોપી દે આપણને એટલામાં આકાશમાં ઉડતા ઉડતા એક ગીધની ચાચમાંથી ટૂકડો એટલે ઉંદર બોય લો અંતે આ જો આકાશમાં બેઠા બેઠા ભગવાને આપણી અરજ સાંભળી અને આવો રૂડો રૂપાળો દીકરો આપણને મોકલો અને પોતાના પેટ નો દીકરો હો એમ જતન થી એને ઉછેરવા માંડ્યો દીકરો પણ ભારે ડાયો ડમરો વિશાલ ભાઈ તમારા જેવો ખેતરના કામમાં મા બાપને હારો હાર મદદ કરે ને પૂછા વગર ચોખાનો એક દાણો મોઢામાં ન મૂકે એમ કરતા કરતા કરતા કરતા દીકરો મોટો થયો એટલે એક દિવસ ઉંદરડીને ઉંદર કે અરે મારી પત્ની આ દીકરો હવે જુવાન થયો હવે એને સારું ઠેકાણું જોઈને પરણાવી દઈએ એવું તો એને એની ભાષામાં વાત કરી પછી ઉંદર બાપા એ જઈને દીકરાને કીધું જો બેટા હવે તું ઉંમર લાયક થયો તારા લગ્ન કરવા જોશે બોલ જોઈએ ગામની બધી છોકરીઓ માંથી કોના હાથના રાંધેલા ગામની છોકરીઓ તો બધી ચાવડી ને આછકલી છે મારે એમાંથી કોઈ ના ખપે મારે જો પરણવાનું હોય તો દુનિયામાં મોટામાં મોટી ચીજ ને જ પરણીશું તો બોલો ઉંદર બાપા માથું ખંચવાળતા ઉંદરડી પાસે ગયા સાંભળો દુનિયાની મોટામાં મોટી ચીજ ને પરણશે પણ હે ભલા આ દુનિયાની મોટામાં મોટી ચીજ તે વળી કઈ હશે એક આખો દિવસ ને આખી રાત ઉંદરડીએ તો વિચાર કર્યો ઉંદર તો ખાવામાં ભાત ને પીવામાં નાળિયેર નું ભાતું લઈ ને નીકળી પડ્યો આ થમતા સુરત ની દિશામાં ડુંગરા મેદાનો ઓળંગતો ઓળંગતો આખરે એક નાની ટેકરી ઉપર આવી પહોંચો તેની નજીકમાં સૂરજ આથમતો હતો એટલે સૂરજ ત્યાં થઈ ને ઉંદર ઉપર બેઠો પોતાનો સાથ સંભળાય એટલો નજીક સુરજ આવ્યો છે એમ લાગ્યું કે તરત ઉંદરે પોકાર કર્યો મારો દીકરો ઉમર લાયક થયો છે ને એના લગ્ન લેવા છે પણ ગામની કોઈ છોકરીને પરણવા એ રાજી નથી એ તો કહે છે કે પરણું તો દુનિયાની મોટામાં મોટી ચીજ ને પરણું દુનિયાની મોટામાં મોટી ચીજો ના ભાઈ સૂરજે જવાબ દીધો હું દુનિયાની મોટામાં મોટી ચીજ નથી મારા કરતા મોટા વાદળા છે કારણ કે મારા મોઢા પર પડછાયો પાડે છે જા જઈને પૂછ વાદળાઓને ટમાં વાદળું ઉડી ન જાય એની કાળજી રાખીને સાવ હળવે સા મારો દીકરો હવે મોટો થયો છે મોટી ચીજને પરણવા માંગે છે તો મને કહો શું તમે જ દુનિયાની મોટામાં મોટી ચીજ છો જવાબમાં ટેકરી પરથી સરતા સરતા વાદળાવું ના રે ભલા હું દુનિયાની મોટામાં મોટી ચીજ ક્યાંથી હોય ડુંગરા મેદાનો ઓળંગતો ઓળંગતો ઉંદર આગળ ચાલો છેવટે ઊંચા પહાડ ની ટોચે ઉભો ઉભો ભૂંગળીમાંથી ફૂંક મારી નાના નાના વાદળા ને આસમાનમાં આમથી તેમ ભંગોળ પવન એને જોયો પણ ગામ કોઈ છોકરી એને ખપતી નથી કેમકે એ બધી ચાવડીને અછકલી છે એ તો દુનિયાની મોટામાં મોટી ચીજને જ પરણવા તૈયાર છે तो शुनिया चीज छो हे पवन भाई आ पहाड़ हूँ गेट जोर थी फूका मार्ग मे खसेको पहाड़ ने पड़खे मा थी, थी, थी मार जवे તો પછી દુનિયાની મોટામાં મોટી ચીજ હું કેવી રીતે દુનિયાની મોટામાં મોટી ચીજ છો પણ પહાડ તો કણસ તો હોય એવા અવાજે બોલો તારી ભૂલ થાય છે ભાઈ હું દુનિયાની મોટામાં મોટી ચીજ હોય શકું નહી મારી અંદર એક નાનકડી ચીજ છે તે ખોદતી શકતો નથી એને લીધે મને પગમાં એવી તો જબરી પીડા થાય છે કે શું કહું અને એમાં એમાં હું ભાંગી પડી નક્કી છે दीक बता के तरत दी हरखभेर बोली उठो बस बस हूँ जेनी कन्या तो आज है पी तो, तो लगन था पहाड़ी पड़ेला पेला बाको रामा गर पड़ी ने चलो आज आती का